મેળવવા માટે કઈ રીતે મહાવીર ગૌતમ બુદ્ધ બધા એમ કહી ગયા જગત નશ્વર છે દરેક ધર્મો કેવું છે નશ્વર નકામું છે કેમ કે મળું કરું તો આપડે આટલું મૃત્યુ નાખીએ અને પછી બહાર નીકળી જઈએ આપડે અસર થાય ઘરે અસર થાય એ વિચાર નાખે પણ ઘણા ખરા લોકો જગત મિત્યા એમ કેવડાવે છે ઘણા ખરા ધર્મો મારો અનુભવ કેટલાક ધર્મો ના સાથે કેટલાક ધર્મો જાણનાર સાથે છે એ લોકો કે છે કે જગત અહમ બ્રહ્માસમી અને જી ગુનો કહી શકાય આપની દ્રષ્ટિ કરે આત્મા એ એટલે કે હું આત્માવત નથી થઈ શકતો કેવી રીતે થવું એ થવા માટે મારે શું પ્રયત્ન કરવા હું વજુભાઈ છું ભજુભાઈ છો બોલો છો કે તમને કહેજો ભાઈ તમે વજુભાઈ ના હોય તમે સિદ્ધાર્થમાં છો તમે સિદ્ધાર્થ માં છો પછી તમે સિદ્ધાર્થમાં શું એ તમે ભાન થઈ ગયું છે કાયમ નું એક નિર્ણય ગયું કાયમ જાય ને એમ નહીં ફરિયાદ સમાજ એટલે બધે ભગવાન દેખાય આત્મા દેખાય નામ આત્મા દેખાય છે મને રસિક ભાઈ આ મોકલાયો હતો નારે ચાંદ પેલા હું અહીંયા આવી ગયો આપની પાસે પેલી વાર છે બધા ખુલાસા થઈ જાય તમારે મોડવાનો જ નથી રાખી મોકલો ઘરિયા તમે લંગોટી જેવું થાય લંગોટી બચાવવા માટે આખો સંસાર ફરી મારે રચવો પડે અચ્છા રજનીશે બધા ને ભગવા પહેરા કપડા નો મોજ ફળાવવા માટે પહેરાવ રજનીશજી એ નથી કરતો કરો એ આ પ્રગતિના વિજ્ઞાન છે વિજ્ઞાન હોય છે જ્યાં સુધી બુદ્ધિગમ્ય નથી થતું ત્યાં સુધી કબૂલ કરાતું કરી શકાતું નથી મારે જેવા માણસ તો આટલું બધું ફોલો હોય શકે આપ્યો છે મને મસાજ માં ઉતરતું નથી તમારી બુદ્ધિ એટલા માટે એક કુંડાળામાં ગયા પછી કુંડાળામાં જ રહેવા માં બહાર નીકળતું જ નથી કુંડાળું નથી બધા કુંડાળા જોઈ નાખવા માં બધા બુલામ એટલે નવો કોન્ડાળો થાય ને ના બુલાવ્યું ને નિર્મળ બુલાવ્યું ને અમારે ગુરુજી સુધી જવું ને એટલા એટલા એટલા ફોલોઅર્સ છે ને બધાનું સપોર્ટ છે એ બધા એ આઈવા તુ તીસ ના તો ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ઇવેન્ટસ એટલે એનો અર્થ એવો કે પછી જે માણસો પોતાના મગજ માં જે પણ કઈ ઈચ્છે છે ઈચ્છા કરે છે તે મેળવવાની આ બેંક નો એમ પોતાની ઈચ્છાઓ જે કઈ માણસો ને હોય મેળવ પૂરી કરવાની આ બેંક નો હોય કે આવો હું બધાને કહું તમે સાધી લઈને આવો મારી પાસે સંપૂર્ણ સાથિ નહી બહુ રાખો છે મારા માટે વ્યાજબી છે અને જગત આખું એ આશામાં જ પડે છે કૃષ્ણ ભગવાન લખ્યું અમત માં એ ના રાખો એનો અસર બીજો થવા માંગે એટલે હું તમને મળવા આવું ત્યારે મારે હંમેશા કઈ આશા છે અને ફળે આશા રાખવાની કે ભાઈ દાદા મારે મારું કલ્યાણ કરી નાખે તો શા માટે બધા ને કહું શાક મારી પર રાખો તમારે બીજું લેવા માટે કે મારે લેવા માટે પણ મારે આપવું તો જોઈએ ને કઈ ના અહીંયા આપવાનું હોય નહીં ચર થો એ ટેમ્પરેચર બધો ટેમ્પરેચર ટેમ્પરેચર માં શું ટેમ્પરેચર ચેન્જ થઈ જાય પરમેન્ટ જોઈએ જોયું ટેમ્પરેચર જોઈએ એમ ભાગવત કે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એમાં ઉત્પન્ન કરનાર બ્રહ્મા છે મેન્ટેન કરનાર વિષ્ણુ છે અને આ બાળકો ને સમજણ પાડવા માટે નું ખોટું નઈ શકાય બાળકો ને સમજણ પાડવા માટે રૂપકો આપેલા છે શું આપણે વિજ્ઞાન આવું ના હિન્દુસ્તાન માં આપણે ઘણી ખરી વસ્તી શાકાહારી છે અને પરિસ્થિતિ એ માણસ ઘણો નસીબદાર એનો અર્થ કે બીજા દેશ માં જન્મ માણસો ને કોઈ નસીબ નથી આપણે બધા શ્રેષ્ઠ છીએ જૈન લોકો એમ કે છે કે હિન્દુસ્તાનમાં જન્મ એમાં હિન્દુઓ માં પછી બીજા જાતિ એમાં અમે જૈન સૌથી શ્રેષ્ઠ છીએ આ જન્મ અંદર જૈન લોકો શ્રેષ્ઠ છે જે અભક્ષ ખાય છે એટલે એ અધર્મી ને આપણે ધર્મી આપણે લોકોની સામાન્ય માનતા એવી હોય એવી હોય છે કે જે અભક્ષ ખાય અધર્મી કેવાયું થાય કે અધર્મી તો લોકો એ લોકો ધર્ બીજી રીતે ધર્મીજ થઈ તો આપણા છોકરા અહીંથી અમેરિકા જાય છે એ લોકો અભક્ષ ખાતા શીખી જાય છે તો એના પ્રત્યે આપણે તિરસ્કાર વૃત્તિ ન રાખવી ને આપણા છોકરાઓ પ્રત્યે અભક્ષ ખાતા થઈ જાય તો બેરોજગાર મારો દીકરો અમુક રીતે વધશે તો મારા મન માં એવો સંકોચ થાય તમારો છોકરો છે તમે તમારું શરીર રોકી શકો છો તમે તમારું શરીર રોકી શકો છો શરીર ને તો શરીર રોકી શકો છો એટલે હું સમજો નહી કોઈ માલ કાતો હોય માલ પોતે રોકી શકે આપડે તો આપડે તો નથી ખાતા ને એટલે રોકી શકીએ છીએ નેજ્ઞાન ના હિસાબે તો આપડી સત્તા માં તો કઈ નથી રોકી સત્તા નથી એનું ભાન એટલે કઉ છું પછી આપડે ના ગમે ના દેખાય આવું કરજો બરોબર એનો એક છે એમાં છૂટે એટલા માટે પણ ગમે નહી આપણને છોકરો ના ખાય તો સારો એમ થાય મન ની અંદર એમ થાય ના ખાય તો સારું પણ આપડે તો જાણીએ છીએ કે કઈ પણ વસ્તુ થઈ રહી છે કે થાય છે भावी जुदी थी अत्यार दुख ना गमे नही हजू तो खरुद गए न खाए तो सारे પેલા વજુભાઈ નું જે કહેવાની વાત છે ને એવું મને પણ પેલા હતું પણ જ્ઞાન પછી એ નથી એ વજુભાઈ જ્ઞાન લેશે પછી નહી થાય પણ જગત ને છોડ્યા છોડી ને રહી શકાય એવું નથી જગત માં રહેવું છે અને આત્મા શાંતિ જોઈએ છે મન શાંતિ હા બે વસ્તુ જોઈએ નંદી તાંતી નઈ નથી ચિંતા થતી નથી રાગ થતો નથી નથી મોક્ષ ની માન્યતા ખાલી ભણવા પૂરતી છે કે ખરેખર છે ઘણા ભગતો આપ્યા છે ભગવાન માને તારા ભગત ને ભગત રાખજે કાયાદ એવા ઉપરી લાખો માં એક હોય જે વધે ને એવા કારણ બધું ચિંતા બઉ વધારે નો મોટી કેવી રીતે મેળવી હજી સુધી હું હજી પામી શક્યો પાસે પણ આપે મોકવાનું કયું હમણાં એટલે તમને જો કદી પોતા હોય વધારે કપડા વજન લાગના હોય તો એક જ કપડું પહેરો અને દસ કપડા પહેરો ત્યાગ નો ત્યાગ ના વિરોધી નથી આપડે तक करव जरूरी गणायबू काोटू खाव नही खोटू पीव नही खोट कार्य करव नही खोट को व्याख्या जुदी है મારી ઇન્દ્રીઓ બેસે અને કોઈ બેન ની છેડતો એ મારા માટે મોહ મારે મૂકી દેવો જોઈએ ને દારૂ નો કારણ કે એમાંથી એક અવણ માંથી હું બીજા અવણ માં આવું છું અને બીજા માંથી આવું છું તો એ કંટ્રોલ કરવા માટે મારે થોડું તપ ની જરૂરિયાત છે કે નહીં ત્યાગ કરો દારૂ ના પીવો અહંકાર કહેવાય દારૂ ના પીવો તમને કામ કરી રહી છે તમામ મનુષ્ય <laughs> <laughs> મને સમજાય કે આના મે માં કરે છે શીખતા નથી મેરા એટલે કો શું કે મને ગોમોડો પેરા કરને નો નવ પાર્ટી કરતી થી કરે કરે છે પછી પોળજે છે કે ઊં કરો ઊં કરો ઊં કરો મને મે લેવે છે હું બોલતો રહું તો કાઈ તો હું લો ભગવાન દેખાય છે કઈ રીતના જોઈએ પ્રયત્ન તો કરવો જોઈએ કે કેમ પ્રયત્ન તો કરવો ને ઓછો કરવાનો થઈ જતું નથી બોટાદ ના છે કોન પ્રોડક્ટ કંપની છે ને કોન પ્રોડક્ટ એના ડિરેક્ટર છે અને મારા મિત્ર છે ઘણા છે થી ધર્મ શું શીખવાડે બહાર જે ધર્મો છે ને એ બધું શીખવાડે કે તમે આ ચોરી છે વિશ્ચય છે બધા ખોટા ખોટા એ બાબત માં આપને જરા એ પણ પૂછી લો પુણ્ય કરવું કેમ પાપા નું બંદી પુણ્ય સારું કરવાનું આજનો વાંધો નથી કરવાનો સારું અને જગત ના લોકો ને એને બ્લેક માર્કેટ કેવા સરકારે પાસણા પડે લોકો આ બધ પ્રગાડી લે છે જેને કઈ બધો ગુનો ગણાતો હોય ભગવાન તો નહીં સરકાર ને ભગવાન સરકાર નો ગુનો કરો ભગવાન ના ગુનો નહીં ભગવાન મૂકી રાખું ને દુર વ્ય કરું એનો તો પછી મોટા મોટા ગુનો ગુનો કર્યો નાનો ગુનો કર્યો જોવાની कर धंदो कर આપડે જે દુનિયાની દ્રષ્ટિ જે કહીએ આપણા જે ગ્રાહકો ખોટું બોલવું પડે સમજણ પડે એટલું જ ખોટું કરવું હા એટલે એટલું ખોટું થાય ને નાના છોકરા ને છે આ જાય ભાઈ તો કોઈ બિસ્કીટ આપે લઈ લે સમજણ નથી ને अपने छता अपने खोटू बोलीस्तु आप समझाज मन ना वेचान ना कही आटे वेचना એમ પૂછે છે સમજણ પડે કે આ ખોટું થઈ રહ્યું તો સમજ પડે સારું થઈ રહ્યું સારું કામ કરી દે સારું કામ કરે એટલે સુખ થાય ખરાબ કામ કરે એટલે દુઃખ થાય એના પર ઓળખાય આપણું કયું સારું કર્યું धंधो करे कोई अमर को था शु, शु तो शुभ हाँ खोटो हाँ जी ते शू उपाय करो तो खोटू આવડવું ने? છે अलग रहो रस्त करोटू कर હા એ જગ્યા ક્યાંથી આપડે બિઝનેસ કરીએ છીએ એના માટે તો શીખ્યા છો એમને એમને આ શીખ્યા છે ના ચાલે તમે શું કરશો ના ચાલે તમે શું નુકસાન ના ચાલે તો પૈસા ના મળે દુનિયામાં રહેવું છે આપડે જી તમે જાણો એવું બધું ફોરકાસ્ટ म चालू ल માયા તો ક્યાંથી સમય આવડું કરો ને આવડું કરો ને આવડું એટલે ખોટું કરવું આ જે કરો છો પછી પેલો કેટલી છે ખરીદું બજાર માં પણ આમ થયા આપડે કહી જુઓ बीजे ठेका अस्लो है दूसरे स्वाभाविक रीते આપણે એક રકમ ખોટી હોય બી સાચી હોય બીજી રમ સાચી હોય ગુણાકાર બસો આવે ખરો ના આવે અનંતગત ના લોકો એક રકમ ખોટી છે બે સાચી રકમ મારે પ્રયત્ન આપણો કરી છે બે રકમ હાજી છે લક્ષ્મીચંદ ને મોકલ્યા ત્યાં લોકો મારે ગયા હતા કરવા માટે આવું કરી બધા દિવસ થી સાચો માર્ગ નથી મળતો ને બધા કૃષ્ણ ની લીલા કેવાય છે એના સાસુ મરી ગયા ગયા નથી પાણીમાં આખરે બધા એ તો પરમેશ્વર પદ જ પ્રાપ્ત કરવાનું છે સાસુ થાય ભગવાન એકત્રા દુઃખી થાય થોડું પણ સુખ દુઃખ પ્રધાન બધા દુઃખી ભગવાન બનાવ્યું છે બીજા કોઈ બનાવી શેતા ને બનાવી લાગે લાગે છે તો બનાવ્યું એવું લાગે છે બંધન બંધન તો દરેક ઠેકાણે છે જે લાગણીઓના છે સબંધો ના છે મારું ઉપરી કોઈ નથી બંધન થી રહી જ તમામ પ્રકાર ના બંધો કરો મુક્તિ મુક્તિ જોઈ છે જમાડી તો જમીને ચાલ્યા છે ઘર માંથી ખાઈ ને ચાલ્યા જાય તો ન જમાડીએ તો ઘરમાંથી જમીને ખાઈ ને ચાલ્યા જાય એવા છે બાર કલાક ચૌદ કલાક પંદર કલાક ફ્રી રહી ગયો પછી મને પોઝિટિવ આવે નેગેટીવ વિચાર તરે 15 કલાક કન્ટિન્યુસ બનાવી શકું પણ 15 કલાક ભણાયા પછી મને કોઈ ફ્રી થઈ જાઉં ત્યારે જરા કોઈ બી પોઝિટિવ વિચાર ના આવે બરાબર નેગેટિવ વિચારો આવે કોઈ પોઝિટિવ વિચાર ના આવે બધા જ નેગેટિવ વિચાર આવે એનું શું કારણ છે નેગેટિવ વિચાર કરે બોતો શું નેગેટિવ વિચાર બોલે યુ કેન બી વેરી ફ્રી ઓવર યર સી જસ્ટ નેગેટિવલે કસ્ટક થી થોટ ના ના આવે એમ આપણું આવું ખરાબ કરે છે એવા જ વિચારો આવે છો એ પણ દિલમાં કોઈ દિવસ થાય જે આપડે વિચાર કર્યો તે પણ ખરાબ વિચાર કર્યો એમ પણ થાય કરે બે ભાગ પાડ્યા સમાજે દુનિયા એ પાડ્યા સમાજે પાડ્યા દુનિયા ક્રોધ છે ક્રોધ આપણને આવે કોઈના પર ગુસ્સો આવી જાય વગર કારણસર આપડે ધારો કે કામ થી થાક્યા હોય કોઈ માણસ આપડે સ્વાભાવિક બોલાવે આપણને ગુસ્સો આવી જાય એ તો ખરાબ વસ્તુ છે દુનિયા બધા સંતો કઈ ગયા છે ક્રોધ ને ખરાબ છે એ માનેલી ખરાબ માનેલી જ વસ્તુ છે સારી સમાજ કેવાય વગર કારણ ક્રોધ કરીએ ઉત્પન્ન થાય ક્લાસ અંદર સમજો સારી છોકરી આવે તો આપણા મન વિકાર જાય તો એ ખરાબ વસ્તુ નથી छोक छोकता ખરાબ ના કેવાય એમ પૂછે હા પણ આળગ નું એક કેટલાક થાય કર્યું ખરાબ કહેવાય